છે લાગો ઓછા હોય અને ડેબિટ ના પાપ જથ્થા બંધ માલ છે ના ધીરે ધીરે છે કે મનુષ્ય વિકાસ માં કોટી નો મનુષ્ય થાય કે બહુ પાપા થાય પણ નીચલી કોટી મનુષ્ય એટલા જ જાય બીજું કોઈ ના જાય કેવું કે વાસ્તુ નું જે ઇવોલ્યુશન છે પ્રાણીઓ કે પ્રાણી પરા 10% નાઈન્ટ નતો દાર્વીન ની વસ્તુ નથી આમાંથી પેલું થયું પછી વનસ્પતિ થયું પછી પ્રાણી થયું અજ્ઞાનીઓ અજ્ઞાની લખેલું હોય ને ખોટો એ નિરાગ્રહી છે એટલે બધા નું સાચી વાત સ્વીકાર તૈયાર છે એ તો અજ્ઞાની કર્યું નથી માણસ માંથી બીજી યોની માં જવાનું થાય તો કઈ યોનિયન જાય કરોડો યોનીઓ છે એવી માણસ માંથી પડતી થાય તો કઈ યોનીમાં જાય તો બધી કરોડો યોનીઓ છે કરોડો ની એટલે આ માસ મો પડતી બહુ મોટી કોકની જ હોય બીજા બધા મોટી ના હોય કોઈની ખો બસ નહી કોઈનીંડ એક પ્રકાર નો ગુના કરે હોય દંડ આ જાનવર ની ગતિ માં જઈ એની પાછળ અત્યારે મોટો દંડ વાળો ગતિમાં જાય તે કોક હોય એ તો પૂચારી વચ્ચે જીવો અસંખ્ય એમાં કઈ હોય જાય શું નક્કી હા મારો પ્રશ્ન એ છે કે સો બસો વર્ષ ભલે જાય પણ અસંખ્ય યોનીઓ છે ને પ્રાણીઓની એમાં કયામાં જાય તેવો સ્વભાવ કર્યો હોય ભેંસ જેવો કર્યો દેસમાં જાય જેવો જાતના પ્રાણીઓ તો આપણે જોયા જ નથી કરતો હોય અને જાનવરમાં ગયો જોયા જ નથી જાનવરમાં ગયો હોય તો કઈ ગાય ભેંસ ના થાય એ છે તે આ વાઘડી બિલાડી મરી બધા એ બધા આવે ગાય બકરીમાં ઘોડામાં હાથી પણ એ સિવાય હજારો જાતના પ્રાણીઓ છે કે જે ના થાય એમનું કેવું એમ છે અસંખ્ય જાતની જીવાડે તો જીવો અસંખ્ય જાત ના કરવું ના વિચારો કેટલા સુંદર છે નિરાજ એ વિચારો બધા સારી વાત હોય તો આપડે સમજ વાત તૈયાર હોય પણ એ તો ફર્સ્ટ ડેવલપમેન્ટ છે શું છે તો કિન્દર ગાટન છે કિન્દર ગાટન એ તો ફોરેન વાળા માટે આપડે તો કર્મની થિયરી હોય કે કર્મની થિયરી તો લગભગ બધા ધર્મો માને છે ના એમાં ના હોય એમાં ના હોય એમાં એમાં એમાં વહેલું મોડું હોય છે એવું જ્યાં આગળ છે ને બધું ભગવાન જ કરે છે અને બધું ભગવાન છે આ એ ત્યાં સુધી પુણ્ય સમજતા નથી ત્યાં સુધી ત્યાં હોય નહીં કશું પાપ પુણ્ય તો સમજે છે ને અને તે સ્વીકાર કરે તો પુનર્જન્મ આ રીતે ધર્મ હાથો ના હૃદય માં થઈ ગયા પછી આપડા લોકો ને કઈક જોયે નહી બાળક પૂછે છે કે આ મનુષ્ય ગતિ એટલે દેવો ને પણ દુર્લભ એવી ગતિ મનાય છે પછી આ બધું જે થાય છે પાછા પડે છે વક્રગતિ માં જાય છે તો કે આ બરોબર સમજાતું નથી પણ મનુષ ગતિમાં બે લોકો શા માટે આવવા ફર છે કે અહીંથી ગતિમાં જઈ શકાય મોક્ષ ની ગતિ અત્યારે આવા કવિગ છે ને એ સંજોગ થી જ બાદ સારા કાળમાં સંજોગ નતો બાજતો આ તો મોક્ષ નો માર્ગ તો હોય નહિ કોઈ કારણ આ તો કુત મોક્ષ નો મોક્ષ નો શબ્દ ના બોલે કોઈ તમે કહો છો માણસ મોક્ષ તરફ જઈ રહ્યો ક્ષણે ક્ષણે માણસ મોક્ષ તરફ જઈ રહ્યો છે અને તમે કહો છો કે મોક્ષ માર્ગ જ ના હોય અને આત્મા ઉપર ખેંચે છે પણ આત્મા નું બળ થાય તો ઉપર જાય ને તો કુદલ નો પ્રશે નીચે જ લઈ જાય છે તમે તો એમ કહો છો કે નિરંતર મોક્ષ પ્રવાહ નિરંતર એ આત્મા ઉપર જ ખેંચી રહ્યો વૃદ્ધ ગામ ઈ સ્વભાવ નો જ છે પણ આજે પૂતગલ વર્ગ્યું છે નીચે જ ખેંચી જ કરું ખેંચે છે પૂતગલ ભાગ ઉડાડી દેવું આપડે આ ટુમડું પાણીમાં તળે કડક ના તળે ક્યારે ઉપર આવતું રહે ના આવતું હવે એને છતાં ઉપર માટી લપેડી તારી ચીકડી માટી થી પણ ગલ્લી ના થવાય એવી ચીકડી ચોકડી રાખતી એટલે હેવી લોડ થયો ડુબે નીચે બે હે પણ પછી માટી એવી છે પાણી કોકડા એને વગાડે બે દાડે ચાર દાડે થોડી થોડી થોડી થોડી વગાડતી રહે જેમ જેમ વગાડે તેમ એ એક દોરો દોરો ઊંચી આવતી જાય નીચેથી બે જડી હોય જેમ વગર સેકતી જાય વગડી રહેતા ઉપર આવીને એનો ઉપર જવાનો સ્વભાવ જ છે અને આ માટી ખરી પડી છે પણ માટી જોડે જોડે વરગતી જાય છે એ પુત્ર સ્વભાવ છે દોરી હાથમાં આવી ગઈ પતંગ ની એટલે ગમે એટલી ગોળાટ થાય તો આપડે ખેંચે ગોળાટ છોડી નાખીએ છીએ દોરી હાથ માં આવે તો દોરી હાથ આવી નથી ને આપડી પતંગ ને મૂવા પાયા કરીએ છીએ પતંગ તો રમ્યા છે ને નાનપુરમાં કે મને નહીં મળે મને એક તમારા હાથમાં દોરી આવી વખતે દાલા કાલે ના હોય તો હોય તો દોરી આપડા હાથમાં છે તો એનો નિવડવા આવી શકે દોરી ના હોય તો સવા માં બાટકા ભરવાના મનમાં માણસ ધર્મ કરી આવ્યો કે લોકોને એટલા બધા પુસ્તકો છે હમણાં પણ પેપર માં આવ્યું હતું પારસના ગાયત્રી મંત્ર બોલો એટલે અમુક થાય પછી બહાર જુદા મોણા ને ફોરેશ શું કરવાનું બધા શાસ્ત્રો મેં એવું ઠોકાટો કર્યું છે એમ કે છે કે બધા શાસ્ત્રો પાકવાના જ ના હોય એમ કે છે બધા શાસ્ત્રો મેં એવું કરી છે કે પાર્શનાથ નું આ મંત્ર બોલો અત્યારના પ્રત્યેક જૂતા માણસ નું ક્યાં ખોળવા જાય એવું છે ને અત્યાર લોકો માર્ગ ના ઉજતો તો પાસ નું કરે તો સારું છે ને માર્ગ ઉજવાનો છે જ ને એવું દેખાય છે ને એના ઉપર થી પેપર માં એવું આવ્યું છે કે નથી આવ્યું બીજું કહ્યું દાદા ના હોય તો આવું ગાગા કહે અમારા મારા બરકત ના હોય તો હું કહું અમારા દાદા આમ બે ગોળા રાખતા હતા આમ છેવટી લખે તો કરા કે છતો કોઈ સારા માણસ ને ખોળ જોય એવું કોઈ જગ્યા લગતા જ નથી બધા એક જ જાત નું ચિંતન કરવા માણસો છે એટલે અહિયાં ભેગા થયા છે ને આજે રવિવાર બહાર ક્યાં જતા એવું નહીં જયારે વિકલ્પો બંધ થાય રસ્તો બરો વિકલ્પ બંધ થાય રસ્તો નહી વિકલ્પ વધે નહીં પણ બંધ થઈ જાય ત્યારે વિકલ્પ વધે નહિ ત્યારે બંધ થાય શું કહ્યું એક માણસ કે છે તમે મારે બુદ્ધિ કાઢી નાખી તબીબ કાઢી નાખી ના થાય એમાં બુદ્ધિ ને કાર બુદ્ધિ કારણો ને તું બંધ કરું તો બધાય અને બુદ્ધિ છે બુદ્ધિ અને બુદ્ધિ આ સંસારમાંથી બહાર નીકળવા દે કોઈ નઈ ભટકાય ભટકાય ભટકાય ભટકાય કર્યો ખરો માણસ નો તારા બુદ્ધિ તકે પાછી હવે મને કે સમય બુદ્ધિ શી રીતે ન્યાય ખોલ્યો નથી માર્યું કરેક્ટ છે શું કયું બરાબર ન્યાય ખોરશે બુદ્ધિ થઈ શું ન્યાય ખોરાક બુદ્ધિ થાય આ તો જગત ન્યાય ખોરાક શું કયું સમજાયું ન્યાય હા ન્યાયમાં જો શંકા વિકલ્પ પૂરા થતા પેલી કોર્ટમાં કર્યો ખરો ન્યાય પણ મને હજુ સંતોષ ન્યાય કર્યો તો એ વિકલ્પ જાગે એ પછી બીજી પલ્લી હાઈકોર્ટમાં જાય શું કોર્ટમાં જાય તો પણ એને કહેશ હજુ મને સમાધાન નહીં હાઈકોર્ટમાં મોર્યો તોય તમારા સુપ્રીમો જાય અને પ્રેસિડેન્ટ પણ તે પછી ન્યાય ખાતું જેવો ન્યાયાધીશ નથી એવું નામ સારું અને ન્યાય નથી ખોડતો એ મુક્ત થાય શું કને કોઈ પણ પ્રકાર ન્યાય ખોલવો મારી જિંદગી ન્યાય જ ખોલ્યો નથી મેં આવ્યું પણ મને એક વિકલ્પ થાય છે હું માની લઉં કે આ મારું ગયા અવતાર નું આવ્યું કે પાછળું આવ્યું પાછલું પાછલું પાછું ક્યારે ઉભું થયું હશે ક્યારે ઉભું થયું હશે વિકલ્પ કર્યા વગર માની લેવાનું કા પાછું જોવાનું કશું જોવાનું પાછળનું છે શું છે ડાકોર માં જયારે એમને પ્રશ્ન કર્યો હતો કે ક્રોધ ને કેમ કે તો ન્યાય ખોલ્યો અને વખત ન્યાય ખોલા દાદા પણ હેલ્પ માં કઈ કુદાકૂદ કે દાદા હા આદર્શ તો કામ થાય હેલ્પ માગવાનો વધુ નથી ન્યાય ખોલવાનો શું કહ્યું गाड़ी बंदवाकेत गाड़ी ब्यवस्थित है એટલે પછી વ્યવસ્થિત આપણા મનમાં સમજી વ્યવસ્થિત છે એમ કહીને એને લાગે એવું વ્યવસ્થિત છે દુરુપયોગ કરવા ગુનો છે શું હા છતાં વ્યવસ્થિત કાગળ મળે તો જમવાનું બેસી બે હવે જમવાનું કર્યું હોય આપડે એમ પેલો કાગળ લઈને આવ્યા વાંચે એટલે પોતે જમવા જાય નહીં બધા નું જમણ બધા ભૂતકાળ ભવિષ્ય તાપે આપડે વર્તમાન માં શું વખત આવે નથી પેલો સમજી જાય કે સાહેબ એ મને રિફંડ નો કાગળ આપે છે બૂમ સાહેબ પણ આ તો રિફંડ નો બોલો ને સાહેબ પાસે આવે દંડ આપડો છે સાહેબ નિમિત્ત થયો બિચારા નિમિત્ત થાય ના થાય નિમિત્ત ન્યાય ખોલવા ગયા ત્યાં અહી રહો ફરો આરામ કરો તમારા દેશ આમ ટૂંકું કે ચાલશે બધું ભોગવે એની ભૂલ એક શબ્દ ઘેર લખી રાખ્યો એની તો ભોગવતી ભૂલ કોની તો એટલે મુંબઈ માં કેટલાય ઘરો અક્ષર લખે ગોગવૈયા ભૂલું ભૂલાય જ નહીં પછી વાત ધર્મ ત્રીજા પ્રકાર નો કોઈ ધર્મ નથી હોમ ડિપાર્ટમેન્ટ જાય અને આ જગત સેવા કરે એનો લાભ મળ્યા કરે મજા કરે બગત ની સેવા સમાતી નથી પોતાની સેવા સમાતી નથી એ બધું સમાજ સામાજિક છે એક જાત નું ભાષણો છે શું છે પોતાની સેવા થતી નથી ખાલી શું અને ભયંકર પડે પોતાની જાતને ક્યાં કરાવનારા ખેડૂતો જગત ની સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે જગત ની સેવા ના થાય પોતાની સેવા કરો જે પોતાની સેવા કરે એ જગત ની સેવા કર્યા કરતા વધારે શું કે પોતાની સેવા ને કરવું કોઈને દુઃખ ના દે શું પોતાની સેવા કરતા હોય તમે પૂછ્યું કે સાહેબ આપ દ્વારકા ની સેવા કરશો પોતાની સાહેબ કે પોતાની કરીએ છીએ મને એવો રસ્તો દેખાડો તો પોતાની કૃષ્ણમૂર્તિ આવા ભાષણ ને રિલીજીનમેન્ટ કે છે ધાર્મિક મનોરંજન ધાર્મિક મનોરંજન છે જાત સેવા નથી જગત સેવા નથી કૃષ્ણમૂર્તિ શું ખોટું અનુભવી વાત છે અને લોકો એના ધર્મ માં ને જે તે લોકો શું હોય છે બધે પણ મળતી અને બીજા બધાને તો વોટ જ આપતો નહિ આવડતું પછી આ લોકો તો ફેમસ ચોક્કસ છે લક્ષ્મી અને વિષય છે એવું આપડે કઈ ધ્યાન રાખીએ આપડે શું ધર એટલે કોને વોટ આપો છો કઈ અમે ઠાકોરભાઈ ને કઈ ઠાકોર આપીએ વોટ પોતાનું લોક ના અભિપ્રાય ને જોઈને બહુ દૂધ માણસો એવા છે કે જે માંથી કોણ હિતકારી છે એવું જાણતા હોય બુદ્ધિ છે વગર બધી ભલા હો એમાં બધી વાત છે હવે એનું કયું છે ભગવાન જો દગા ફટકાવ કરે છે અપમાન ખબર તે પારકા સારું બંધ નહી ખવાથી આવું બધું કરી રહ્યા વાત તો થાય છે બધી પડશે તો દેવરે જાણવું કે સત્ય છુપું ના રહે સત્ય એનું નામ ક્યારે છુપાય આ સત્ય વ્યવહાર સત્ય તો જૂઠું છે શું છે વ્યવહાર કારણ કે સાપેક્ષ છે આ સત્ય અને સત્ય વિનાશી હોય અને સત્ય નિરપેક્ષ આ વિનાશી હોય કે હોય એને અપેક્ષાપેક્ષા ના લાગુ હા તો હે આગળ છે તે આપડા અને આમિસા એવું છે કે એ અહીં નઈ એટલે ભૂટ્યા તો થોડું આવે પેલું નથી નિરામિષ કાઢી થોડું ભૂટ્યા રહી શકે છે મુસલમાનો એ અહી રાષ જો સત્ય છે ને છે નહી સમજ પડે એમ કે સમજ તો પડતે નહી તો ગોડા ખાઈને સમજીશ હે નહી તો ગોડા ખાઈને સમજીશ કેટલા ગોડા ખાઈને સમજી તો બધા ગોડા કાગા કાગા એટના ઓ કેટલા આ અનંતતર ગોડા જ ખાતા નીવેળ આવતા જન કે નવેળ આયો દેવ નથી બધા કેતા કરતા ઘણો કાલ સાધન બંધ સાધનો સત સાધન સમજ્યો નહિ તો આ બંદર શું કે સત સાધન છે એને તો જાણ્યું નઈ પછી આ બંધન છે બુદ્ધિ સેવા ભાવી હોય કેવી જીવો ની જીવો ને સુખ આપવા વાળી હોય કેવી એ બુદ્ધિ હોય તે સારી બાકી બીજી બુદ્ધિ બુદ્ધિઓને સુખ આપવાની જે બુદ્ધિ એ ઉચ્ચ બીજી બધી બુદ્ધિ મોઢે છે ઉચ્ચન મરાય મરાય કર્યા નફો ખોટ જો બસ માં પેટ્રોલ કરો જોઈએ નફો કહેવાય ખોટ કે જ્યાં જુએ તો નફો ખોટ ડ્રાઈવર નીકળી ગયો નીકળી ગયો પેલી ટ્રકો ઉભી રહેલી અને આ કાર વાળા તો બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી નહિ તો પોતાની સેવા પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહી છે પોતાની સેવા કરનારો આ જગત ના તમામ માણસો એને દુઃખ દે પણ એ કોઈને ના દે તમામ માણસો એને દે પણ એ કોઈને દુઃખ ના આપે દુઃખ ના આપે નહિ પણ અથવા તો એમ કે દુઃખ દેશે પણ એ દુઃખ દે છે એવું માને જ નહીં છતાં એવું એને હોય કે સામો દુઃખ દેખે તો એને આ દુઃખ દેખે હોય જ નહીં હા મોટા ભાગ માં આપણા સંસારી જીવનમાં બધા લોકો આપણને દુઃખ આપે છતાંય દુઃખ કરીએ તો પછી આ વાત તો કેમ ની થાય દુઃખ આપે તો કરવું શું આમાં ના રહે તો શા માં રહેવું એ કોને મનુષ્ય હા હું કઉ છું એ લાઈન ના પસંદ પડે તો એ માણસે આપડે જન્મ થી આપડો ઈગો સાથે આ તો ખરો ને આ તો ખરો ને આપડો એ અટકાવે શું અટકાવે આપડે આત્મા બહા હવે રામનાથ ગો મારું અપમાન કરે તો હું સર્ન શકું બારો જરાક કરે તો હું સહન કરી શકું પછી ક્યાં આપણને નિશ્ચય બરાબર પછી <laughs> के भाई। बारोट, बारोट मारो अपमान, कर, मारो अपमान करे तो एक संसारे मैने डर माइबी नौकरी बढ़ू जैसे आम मैं कई डर नहीं आम समझ शक्ति क्या उभी करनी તમને શંકા છે આ મારું અપમાન કરે એ તમને તમારા માં પોતાનું બળ હોય તો જાત બને શ્રદ્ધા હોય જાત સેવા હોય મેં આ દાખલો જા મેં દાખલો આપ્યો છે જેમાં તુલસી દાસ કહ્યું કે સમજતો નહી દોસ્ત ગુસાઈ समर्थ मणस गिस्तु दाखलो क्यू तुम समर्थ मणस होने कोई दोष नहीं समर्थ मणस जे होटा होद्दा वालो कोई मणस हो गे तो दोष ना हो બારો કરે તો હું તો હું અપેક્ષા કે તમે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે તમને તે આધારે આ જગત માં કોઈ માણસ તમારે દખલ કરી શકે એમ છે ને દખલ કરે જ છે તો તમારો હિસાબ છે મારે બુદ્ધિ વાપરશો નઈ सारा मनसो गता हो तो आप समझी सको जवाब आप जो एट्लो फेर चौक्स पेलो के शांति मांग करने शक्ति बढ़े उकेल सरस आव जवाज्ञानु भव आग जा तेजे वर बाधो छो वर बाधा पे जो चोरी वर वगैरह नहीं चोरी थे વાઘ માધા પછી માણસ રાખવા પડશે વાઘ રક્ષણ કરો છો શું એ રક્ષણ કરવાનો જે તાપ પેલા ને લાગે છે નારો હોય વાગ બધ ને એનો જેટલો તાપ હોય એના કરતા ભયંકર શીતળ તાપ હોય કેવું હોય મોટા મોટા બાવી થઈ જાય બાવ્યા ને જીયા પાણી થઈ જાય લુગડી લુગ થાય ભગવાન મહાવેર પાસે વાઘ ને બકરી સાથે પાણી પીતા માટે આપણું હે સીલ કેવો સીલ સીલ આ વિજ્ઞાન પામ્યા હોય તો જે પ્રતાપ છે જય પ્રતાપ છે મારીને મારે તો માર ખાતા હતા હા એ મારી પાસે લાઘ ને બકરી એકાથે પાણી પીતા હતા શું કહે કોઈ પણ માણસ નજીક જેનું વાક્ય સ્વીકારવા જેવો હોય શું કહ્યું વિતા વાક્ય સ્વીકારવા જેવું હોય તે વાદી ને પ્રતિવાદી બંને સ્વીકારે શું કયું પ્રમાણ કે લોકો પ્રમાણ માનવામાં આવે કેવું ત્યાં રાગેશ વાણી છે વાદી એકલા જ માને પ્રતિવાદી ને કોઈ ઉભો ના રહે વાદી પ્રતિવાદી ને જાણ સન્માન થાય છે વાણી સાંભળવા એટલે આ વિજ્ઞાન પૂરું થઈ શકે એમ છે આ કેટલા હર કને તમારી સર્વિસ ચાલુ રહેશે લોકસત્તા ચાલુ રહેશે આ વિજ્ઞાન પૂરું થયું લોકસત્તા સારું ચાલશે પેલા જે કરતા હાલ ચિંતા સહિત કરતા ચિંતા રહી સારું થાય કે ના થાય ક્યાં આવી જાય ચંદ્રકાંત વ્યવહારની બાર જોઉં તો પછી વ્યવહાર કાચો પડ્યો એ ભગત કેવાય અને ભગત ગેલા ભાઈ કેવું જ્ઞાની ઘેલો ના વ્યવહાર વાળા કે બઉ સર અને પેલાય કે ભાઈ પૂછે છે કે પોતાની સેવાના બીજા લક્ષણો કયા પોતાની સેવા બધા પોતાની સેવા એટલે કોઈને દુઃખ ના દે પહેલા બધી સેવું હોય એટલે કોઈ દુઃખ દીધા બરોબર શું કહ્યું આગળ તો કોઈ આ માનક રાજી આ બ્રહ્મચર્ય થયું હોય તો કેટલાક જીવો મરી જાય માટે દુઃખ દીધા બરોબર એટલે એનાથી સેવાનું જ બંધ થઈ જાય છે જો જૂઠું બોલાય ચોરી ના કરાયે છે કે ભાઈ હવા ના બીજું કશું ના આવડે એટલું બોલજો ને કે આ હવા બહાર નીકળ્યું આ જગત માં કોઈ પણ જીવને ખીંચીત માત્ર મન વચન ક્યાંથી દુઃખ ન હો એ પાંચ વખત બોલી નીકળે જવાબદારી તું બોલજે ત્યાં મારે દુઃખ દેખે જાય તો એ ત્યાં જોવાનું એ હું કોર્ટમાં ચીવ કરી લઈશ બધું હાઈકોર્ટમાં એ લખીને જોવાનું છે છ મહિના પર દૂર તો દૂર હતું કઈ કર્યું તું પોતાની બુ કરી ન્યાય કરે નઈ ન્યાય તો બઉ ન્યાય ન્યાય છે એની તો આ જથા છે પોતાનું ચૂપ જતું રહે કે પછી તો બીજા બધા વિનાતી પછી એટલે દેવનારે દીક્ષા લઈએ તો લેજે ત્યારે જો હું જમાડીશ બધા તારા પપ્પા લાવી લાગે લાગવાનું બોલતા લાગતા